કોઈ જગ્યાએ બાઈ પૂરતી કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ પૂરતી ઉતરે સંજોગો એવા સંજોગ નો ચડ્યા ભલા માટે તૂટે એટલા માટે એક જગ્યાએ અમુક જગ્યાએ સારી જગ્યાએ નાખો એટલે આવતો તમને કામ લાગશે અને વાપર બધું માટે સારી જગ્યા પછી ના ખાય એને દુઃખ આવે કેમ કયું દુઃખની રાહ એને એના માટે રાહ ના જોતો હોય રાહ જો માટે જેને પોતાનો હાર વાપરશે એને માટે દુખ આવે આ આ મળી આવે અપમાન કરવા મળી આવે અને બીજું કોઈ મળે એમ કે અહંકાર કરો છો કેમ થઈ શકે કે મારામાં કેટલો કેટલો લોભ છે એ બરોબર આખે આખો આમ બરોબર કરી આવે એમ કેમ કરી આપવાનું મને ધારો થાય લાઈન કે આપી અપાય નઈ એ લોભ નીકળ અપાય નઈ પણ અપાય નહીંજોગો એવા હોય આપવાનો ભાવ હોય એ વાત જુદી ને એ જુદું છે દાદા એમ કે છે કે બધાની લિમિટ અમુક શક્તિ તો હોય ને આપવાની અમુક શક્તિ તો આપવાની હોય તો આપવાની હોય ને ને તો પુસ્તક માંથી પુસ્તક આવું મરતી વખતે લોભ કે લોભ ની વાત કરે દાદા આ લોભ આવી રીતે એકદમ થાય શું કમ જાય છે આત્મા ઉપર बरोबर आम के केम लोग लाकी तो मने शुप पर धरकसर करवामी करवाभ नहीं पर ते तो कहानी તમાને નોરતેલા તડે તમારા બદલા લો છૂટા પડ્યા લો છૂટા પછી આનંદ થાય લો ભખાય છોડો ફેચો દેવો કરો નમદ લો તો પર લો છૂટે ઓહો જો જો મેલે બ વાગે વાગે મેલી વાહ લેલી પાછો લેલી પાછો છૂટાય ઓ વાલે વાલે બોળે ઓ ફ્લેક્સી સમજો એટલે કે નો છૂટે આ લોભિયા તો લોભ ને જોડે અને તે પેલા છોડે ને મોટા મોટા પછી બંધાય છે પોતાના માટે ના વાપરે એ બધું પોતાના માટે વાપરુ કેવાય તારા પોતાના માટે વાપરું કેવાય ખાઈ જાય પછી પાસે ના જવાનું હોય તે બાજુ બીજું બધું ગટર માંટર બે ત્રણ રસ્તા કર આટલા બધા પછી કેટલાક લોકો બે નંબર કેવું હોય કોટ આવી છોડી જાય બે પોતે લોભ થી પીડાય છે અને લોભ ઈ પીડા છે એમ પોતાને માનવું જોઈએ માન્યતા માં આવું જોઈએ પસ્તાવન થાય હલકું થઈ જાય અને આ લોકો બાર માં લખાયા છે ને બેડા સમાડે બધો સ્ના ખાતા બધું તો રાજી ખોદી હતી તો થોડાક જ નાક લખાયા પોતાની કીર્તિ વધારવા માટે પોતાનું કયું પડે એટલા માટે અને ઉછળામણીમાં ગુલાલવાડીમાં એવું થઈ ગયું કેટલાય બધા ખોટા છે માગે આવે મારવાડી મત કહી મારવાડી બીજા એક જણા બે જ સમજુ બોલું બોલું ક્યાં દાન આપવાના છું કાય ડેરા શું દાન આપવું છે તમારે સીટ પાંચ હજાર રૂપિયા બઉ આયા કર નથી ગઈ મારી બહુ ઈચ્છા છે લઈ લો મારા પાંચ હજાર ના જરૂર નથી મને કે છે શું કામ લેશે કેવી રીતે લીધ આપ્યું કલાક પછી બારે લાખ રૂપિયા આપવા પછી એમાં મોટા ભાઈ આયા હતા અમદાવાદ બેસાકના ગી ના તમે મને એટલું કહો કે માણસ ગાડા ભેગ રહ્યા છે કગના સર દે ભાઈ ભરે બધા લાખ આ તો કૃષ્ણ પાછી પાંચ કરોડ રૂપિયા છે તમારે તો ગાયો પણ આ લોકો એન કરે છે આ બાકી તમને ગમે મનમાં હતો જ ને ભયદાન शू के एक, एक व्यक्ति लेकान चार जना बार घेरी व्या आवे पैसा मगे मार् तो हूँ गो पारे बात कर बताई ने पी ओला के मार अः पैसा फसायेला है आ निकल से आप दीस तो ये दी एक बे जन ओ निकला એટલે કીધું કે दस वर्ष पे दस वर्ष पे महाराज साहेब प्रवचन में सांभी थी एमने शू कूर कनमूर कन्मूर एक टाक होनंतान जीवो तो बंदी लै लो ते बंदी लेवयदानी जाएदान जो मलत होने कन्मूरी तब बंदी ले लीधी थी अमे अभयदान तो यह जीव हरी चाली सके गभरा भय समझते ભાઈ ને સમજતો હોય ચાલી છે તાજુ સમજાયું બધું સારસ છે પછી આવે ધર્મ ખોટો ધર્મ તો ખોટો હશે એના માટે તો એટલું કયું છે કે એના ઢોળા ઢોળ ના કરજો પાય શું કે છે નય કામ નું ધોળા ના કરશે ના જો કપડા તમારામ પોતા શિષ્ય ધરતો હોય તેને હમતા दादाजे भार्जार्ज लगे टेम्पररीत समझे बदा भय लगे समझाणु नही तो जात ने समझे शु ध भे હું સિદ્ધાર્થમાં છું કે મને કઈ હું તો આપડા લોકોને ઓછું કરતા થયું હું કરું છું કર્મ મારા કર્યો ના કરતો ઓછો चकलां करा भाका करो भाका शंका संका ने ने अरस शंका अरस ता, पर उत्पन्न शंका शंका बिलकुल राखी ना दे शंका नहीं छोड़ो बगड़ा करे छोकरी बगड़ा करे शंका रखो नहीं दादा य के तो शंका समय समय थी जाए थी जाए नही थी શંકા પડે ને તો કાઢી નાખે उपाय दतिकमण कर, के पर आ, कर दे प्रतिकम प्रतिकायत शंका छोटे तपास है चाली એવું વાંધો છે આવડી ક્યાંથી ભેદ પડે એ વાળા હોય આવ માલ ભરે પણ આટનું કાટલું ને ચાલુ પણ હોય દત્રી ના હોય અરા નો હોય બાર નો પણ કેટલી જગ્યા વિરાજ નવો કરશે પોતાનું પૂજા પૂજા પૂરી થવાની પૂજા બઉ સારું નામ ના પાડે અહંકાર પોતે ગમે તે હોય જે કારણ હોય તો પછી એ તો ત્યાં છોડી દીધું ઘણા વખત છોડી દીધું છે વાળો કર્યા કરે ભૂખ લે માન ની ભૂખ ને ભીખ એ છોડે કઈ ટકવા નથી બેસી ખુ ભક્તિ કરે કઈ કરે ઘણું સારું બનશે તો રહે ને ભૂખાય ને હલકી ગતિ જય સત્ય છે કે છો હકીકત છે વાત છે સજા કરવા પડશે એ સંસાર માટે અને જયારે ત્યારે મોસમત જવું પડે ત્યાં કઈ બધું ભટક ભટક કરવાનું પાછી ભટકવાનું રાખી રાખી કોઈ જગ્યા રાખી રાખી એ જો આ રહ્યો ના હોય જેટલા જીવ જોઈએ છે એ બધા ભટકી જો પાક રાખ્યો લાગ્યો હોય કોઈ કહેવાય નહીં બધાને પાક લાગ્યો કેવી હાલત થઈ જાય કદંગી ને લાતારી ત્યાં કેટલા ભટકે છે અહિયાં આવે છે ત્યારે ખાઈ જતી સંયોગ એ જતો રહે છે બીજો સંયોગ આવશે ઉદય હોય મસ્તી કરશે રાખે પછી ઘટાય પુણ્ય નો ઉદય હોય ત્યારે લોકો પાપ ખરીદતા હોય છે પાપડ ખરીદવા ધંધો કે પુણ્ય ના ઉદય તારે પાપ ખરીદ્યો છે જેવું પાપાનું પુણ્ય પુણ્ય કરવું બંધા બંગલા એક લાખ પુના ની બંધી પૂર્ણ નો બંગલો હોય બંગલો ના હોય એના ઢોપડી હોય ગણાવ હોય બે બે રૂમ હોય પુના ની બધી પુણ્ય બે રૂમ હોય કુલ ની આપી શકતા હોય આ તો બધું પાપા ને કર્મ નહીં લોકો વાહ વાહ કરે થી ડેવું કરું કઈ થી લેવું કઈ થી ભેડું કરું એમ નામ પાપા ને કર્યું પડે કઈ થી લેવું ક્યાંથી બેવું કરું કેવું એટલે ભૂલ છે થઈ ગયું શાંતિ જાત થઈ ગઈ લોક નું કઈ કરે પડલોક કરતો નથી અને આ લોકો નું પચાયું તો લઈને આવેલોકું છે ખરીદા કરું છું આ છેલ્લો ઉડાઈ ગયું એક માસ બેંક માં રહ્યો ની કાઢતું બપોરે ખબર બેઠા ચાર હજાર બેંક માંથી દસ હજાર ચાલીને આવ્યો અને પૂરા કર્યો કેટલી માથાકૂટ કરી દસ હજાર લાખ કરાવવા મુંબઈ માં બધા બેંક માં જ લાઈન ખાય પુસાર થયો બેંક માં જ લાઈન ખાય છે પુષાર કર્યો તો બેંક થયો જમા રસ્તામાં તો લઈ ને આવ્યા તમારો સંપર્ક તૂટી જાય છે પછી બીજું આવરણ આવી ખેંચી જાય છે કાયમ ટકતું નથી કાયમ નું ટકતું નથી આ બે મેં તમારે જયારે બેઠા તો બસ મેં પછી જરાક બહાર ગયા કે જરાક ધ્યાન ગયું કે આવરણ આવી જાય મારે અહીં આવતો નહીં થઈ લીધું પછી પતા નથી આગળ વાત નહીં થયા સૌ વર્ષથી નિરંતર આજ્ઞા મળે છે મારી આજ્ઞા માં નિરંતર ચોવીસે કલાક આ ચોવીસે કલાક મારી આજ્ઞા વધે છે ચોવીસે કલાક તમે જે માગો મોટા એક બે હજાર ચિંતા થાય તો લાખો ભાવિંગ વ્યવસ્થિત કઈ કાર્ય કરતા હા અમને આપો છો મારા છે ચાલીસ હજાર ત્યાર કરો શું એ દાદા ને સમય દાદા બે હજાર પાસે મારા વિચાર એટલે પછી એક લાખ તેરા પછી ખાડા મારા સાહેબ હતા ને વાતચીત કરી બહુ સારું આપેરાચાર આખો દેવ જાતે મહારાજ બોલતી રહ્યા હા લે પરશર કે થાય પર પડી રહેતો બેરા મહારાજ એના સાધુ બોલાયા જો તમને હું કહું છું તો તૈયાર થતો તમે નાખી જાવ કે જાવ છો હવે જઈ શકતા રહે આ લોકો પ્રતાસી રહેતા હે મોખ થાનો મોખ ના આત્મિક પરમો મોખ કે પરિખાદો દ્વારા ને એક એક કનેક્શન દીધા હતા અહમ જો કે રાત આદિત્ય વર્ષા મુકે છે શું કરવા દેવું શું નહીં કરે તો હીત જાય જમણામાં નથી ને પરમાણુ દીકરે ટીકરે દીકરે ટીકરે કરી દેને બોલો બોલાણ બોલાણ તો રેગ્યુલર ખાતો મારેલો ત્યાગ જોશે ત્યાગો સર આવી દેખાય છે દાદા બાબુ હોય દાદા ભગવાન થઈ ગયેલા ભગવાન થઈ ગયો સાદા ભગવાન જે છે હું જ્ઞાન પુરુષ છું બે દિવસ આત્મા ને દાદા બધું થઈ શકે પૂર્ણ સ્થિતિ થઈ શકે એવી નથી આ કારમકા કહ્યું અમારો એક અત્યાર જો અમારો થાય તો કે પચીસ સત્ય બોલ્યા નથી માય સ્પીચ માય સ્પીચ આવે ત્યારે માર પીછ વાલી પણ શું કરવું અને ગરીને દેશના દેશના દેશના ચારવાદ વાળી છે કેવી રીતે ચારવાદ વાળી છે કોઈ પ્રશ્ન નથી કુદરતે સાંભળી લીધું અને હવે કદાચ આશ્રમ કદાચ કૃપા મળેલું થઈ ગયા એમનો જે પ્રશ્ન હતો એનો જવાબ મળી ગયો એટલે સમાધાન થઈ ગયા હવે આચરણ વિશે આપણી કૃપા હોય તો થઈ જશે કૃપા હોય તો કૃપા થી શું નામ એમાં કોઈ ચીજે પૂછે બાકી કારણ કે દસમસિંહ થાય દુનિયામાં કોઈ ચીજ ની ભીખ નથી પચીસ ટકા શું બાકી ત્યાં જે હોય બધા રૂપિયા લોકો કરવા બીજા બીજા બાળક શરીર માં આખા આખા રૂમે રૂમ માં વિદ્યુત પ્રવાહ વહી ગયો હોય દૂધ થઈ જાય એના છોકરા બેન સુધી મારી જાય પણ હોય એનો અનુભવ બઉ ખરાબ છે પુત્ર છે